સ્વામીનારાયણ ગુરુ રાજ બે હાજર એકતાલીસ ના સોમવાર તારીખ બાર બાર ઓગણીસો ચોરાશી લક્ષણ કહીએ છીએ પ્રકૃતિના નિયંત્રણ પ્રકૃતિ થકી વિજાતી અને અખંડ ને અનાદી ને અનંતને સત્ય અને સ્વયં જ્યોતિ અને સર્વજ્ઞ અને નિર્વિષ્ટ અને મદદ સમગ્ર તત્વ અને જીવ માત્ર નું જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાન શક્તિ છે ગુણ સાન્ય નિર્વિસે ઘણી વાત ઉપર આવી ને સર્વે કરે છે અને એવી માયા શોખ પ્રમારે છે <mary> <mary> oh, नूर नूर oh. माया माया કેવી આ તો નિર્દેશ છે કે નું સંમ્યા નિર્વિચ્છેદ જે બાતમાં શ્રી જે માયા એનો જે ખોક કરે છે ને કારથી ખોક ખોક કરે વૈખૈલવુજી લે વૈખૈલવુજી હ સબ પર દેવતા ઓબી કરી હા માયા નું સ્વરૂપ શું સ્વરૂપ થયું શું ત્રિકોણાત્મક અને જળચાત્મક અને એને ગુણ સામ્ય ગુણ સામ્ય ગુણ પ્રકૃતિ ની અવસ્થા ગુણ સામ્ય કહેવાય છે ત્રણેય ગુણ નો સમાન સરખી અવસ્થા એ અન્ના માયા વિષમ અવસ્થા થઈ તો સૃષ્ટિ થઈ જાય સૃષ્ટિ પેલા ની અવસ્થા સરખા સરખા ગુણ વાયર સરખા ગુણ હોય બોલાય સૃષ્ટિ નથી થઈ ત્યારે મૂળ ની સ્થિતિ એનું નામ ગુણ સામ્ય નિર્વિશેષ ગુણ સમાન અવસ્થા અને નિર્વિ આપડે તો જ સ્વામી નારાયણ ઉભ્યા સમજ્યા બાળ ત્રણેય ભેલા જ્યા કીર્તન માં આવે તો ભેલા જ્યા નોખા હોય ત્યાં કામ પણ આવું ઊંડો વિચાર કોણ કરે ખબર ન પડે ગુરુ સામિશે ભેદ એટલે શું આ જોશીભાઈ બેઠા અને તમે બેઠા બે વચ્ચે ભેદ છે એટલે જ આ જોશીભાઈ ના બનવું હોય એમ કહેવાય પણ તે વચ્ચે ભેદ નથી ત્યાં નામ નો નિર્દેશ થાય નામ નિર્દેશ નો થાય એટલે નિર્વિશેષ કહેવાય માયા નિ એટલે એમાં આકાશ વાયુ તે પૃથ્વી કોઈ અંશ પણ ન દેખાય કોઈ અંશ ત્યારે એ માયા નિર્વિશેષ કહેવાય જો કોઈ ભાગ દેખાણો તો સવિશેષ પછી માયા નું સ્વરૂપ નહીં અને વિકાર પામે પછી જ આ દુનિયા જન્મે જો વિકાર નથી તો જન્મ નથી એ ભૂ અવસ્થા નું નામ નિર્વિશેષ અને ગુણ સામ્ય વિશેષ ને ઊંચાની જ બાબત જો ઊંચા નીચું હોય તો સૃષ્ટિ થવા માં સૃષ્ટિ આપણે બહુ વિચાર કરવા માંગ્યો આપણું બોલ્યા સ્વરૂપ એનો ખોદ પમાડે પમાડે ખોદ પમારનાર એનું નામ કાર પમાડ્યો એટલે આમાં વિષમતા આવી વિષમતા થઈ શકે મૂળ માયા કઈ ઉપવા શક્તિ માં નથી કોઈ નું કરતી કામ કરે માયા શક્તિ કાલ શક્તિ એનું પુરુષ શક્તિ ઈશ્વર ની શક્તિઓ છે કારખાન એનો એક માલિક હોય આજ નીચે અનેક માણસો કામ કરે ખરી રીતે કામ કોણ કરે છે મૂળ માલિક એનો સંકલ્પ આ ભગવાન છે ને એ દરેક ના મૂળ કારણ છે એને સંકલ્પ કર્યો આ એમાંથી આવું એમાંથી આ ત્રણ શક્તિઓ પેલી ખળખડે પછી અને જોતા શીખ્યા એટલે તમને આવરણ ગયું જોતા નથી શીખ્યા એટલે ત્યાં લગી આવરણ છે આપણા વચ્ચે આવે છે કાળ માયા રજત બ્રહ્માંડ બહુ કાળ માયા પુરુષ રજત બ્રહ્માંડ બહુ પરમ પુરુષ ત્રષ્ટિ કે આવે છે आपाय माया पुरुषरचत ब्रह्मादवहु ब्रह्मांडबहु गुणपुरुष ब्रह्मादवहु ब्रह्मांडबहु कालमाया पुरुषरचत ब्रह्मांडबहु परमपुरुषस्तव जस्तिपामी બઉ ઊંડાણ તપાસો ત્યારે દેખાય ત્યારે એનો મહિમા સમજાય ત્યારે આવું બોલીએ છે મહત્ને અને મહત્વ ને અભેદપણે જાણવું ચિત્ત મહત્વ મહત્વ ને જે ચિત્ત અને મહત્વ ને અભેદપે જાણવું અને જે વિશે મહત્વ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે મહત્વમાં ખરું ને મહત્વ થયું આ ત્રણ કોઈ આ ત્રણ વિષમ અવસ્થામાં આવ્યો ને એમાંથી મહત્વ અને એ મોસ્તકો માં બ્રહ્માંડ આપું આયે કરે દેખાય દેખાય ને એનો નચ્તે મે રહેલ બસ સરખના કોઈ શક્તિ નથી એટલે આપણે ઈ શક્તિએ પોષ્યા વિના તો એટલે વિધવાનો વિધવાનો આમાં તો પાણી ભર વિચારે તો અભિદ્યાસ ઈશ્વર નો હોય જો સુવિદ્યા ના કરી અવિદ્યા ચાલે વિદ્યા અવિદ્યા આપડે આ વિદ્વાનો ના વખાણ કરે છે ને એટલે અવિદ્યા ના છે चित्तने अभेदे समय स्वच्छ तत्वमय शांत हमें अहंकार महत्या મહત્વ ને ચિત્ત ના એ બઉ નીચે આવ્યું બ્રહ્મ તત્વ ઉપર છે બ્રહ્મ તત્વ ઉપર છે એની નીચે તો આ પુરુષ પ્રગતિ કાળ છે એની નીચે મહત્વ છે પ્રકાશ કેટલો પ્રકાશ પ્રકાશરૂપ છે અને એને ચિત્ત ને અભેદ ભણે જાણવું આપણું તમારું મારું ચિત્ત છે ને અને એવું મહત્વ નહીં અભેદ દેખાય દેખાય નહીં કરવાનું મહત્વ નથી વિચાર કર્યો આમાંથી બધી આ જે બધી થાય છે આજે આનંદ ધર્મ ના અંદર માં પીડા હોય એ બધ થાય નહી ચિત્ત ને મહત્વ ને અભેદ પણ જાણવું બુ માણસ હોય અને કઈક ઉભું કરવું હોય તો કરે એ એક મજૂરી કરતો ખૂણે બેસનારો માણસ ઈ રીતે ઉભું કરે એની પાસે કલ્પના હોય નથી બધું રહ્યું છે એ બુદ્ધિશાળી માં દેખાય માં જળ માં નથી દેખાય એનું ફલક એ બુદ્ધિ માં આવે ઓલિયામાં ના આવે બુધિશાળી માણસો આ જન્યા માં કેટલી રચનાઓ ઉભી કરી દે કે સોની નો ધંધો કરો તમારા તમારું સંકલ્પ વિકલ્પ સોના લગતા જ હોય ખેતી ને લગતા આવે બીજો માણસ ખેડવું હોય તો ખેતી લગતા કરે કે ન કરે એવડો યુ ના ન કરે ઉપયોગ કર્યો છે જો એને કેવલ ખાવામાં કરવો હોય તો થઈ શકે આટા ને જલેબી મેસુ આમ બને આમનો બને આનંદ ની વાતો કર્યો અમારે જોવાની આ સાધુ હોય ને આનંદ છે બે વચ્ચે કઈ કયું એ કેવી રીતે હશે તો એની તુલના માં એનું કામ ચાલ્યા કરતું હોય રાત્રિ દિવસ પૂજા ને રોટલા ખાવા પૂરતો વ્યવહાર હાલે અવતારો બઉ થયા ઘરે પોતાની વાંચલ કદાચ એક બેઠી જરાક ચામતું ન હોય પછી ઘરે જાય અને સમાજ જ એવો છે કે કોઈ ને મહેનત કરવી નથી અને મોક્ષ જોઈએ એટલે જેમ થાય આપડે તો મોક્ષ થઈ ગયો આપડે આમ કર્યું આપણે આમ કર્યું આપણે આમ પછી એના દ્રષ્ટાંતો ખોલા પોતા જેવા હોય એના નક્કી કરેલા દ્રષ્ટાંતો એને નક્કી કર્યા માધ્યમ ના મળે એની પાસે દિશ્વા આવે હવે આ બરાબર કલ્યાણ ના માર્ગ માં ગોખેલું નો કામ આવે માધ્યમ જોઈ માધ્યમ શાસ્ત્ર ના જે સિદ્ધાંતો એ માધ્યમ છેલ્પના ના હવે પણ લગભગ આપણે સંપ્રદાય પલાણા સ્વામી કહે ઉયલા સ્વામી કે બે બીજા સ્વામી મહિના હોય ને તમે બીજા મહિના હોય તમે વળી એ ત્રીજા મહિના હોય હવના દ્રષ્ટાંતો દઈ અને હવની વાત હવ સ્થિર કરે એમાં માધ્યમ મળી ગયું પછી ભાગી જાય પછી આવડાણું ઊંચાણું મોક્ષ માર્ગ માં આવતું હશે એમને ક્યાં બાથણા એક મર્યાદા હશે ને ભાઈ આપડા રાગ દ્વેષ માં દર્દા ઉતરીએ છેલ્યાણ નો માર્ગ ક્યાં રહ્યો હે રાગ દ્વેષ છૂટવા જોઈએ રાગ દ બરાબર હવે એનો કે દીપાય કારણ કે મે કોક ને આધારે ગોખ્યું તમે કોક ના આધારે ભાઈએ બીજા ના આધારે આમાં માધ્યમ વિચાર જાણ્યો માધ્યમ વિચાર જ નથી પણ એ માણસ કોઈ વિચાર કરતો નથી જાય છે આ દરેક રીતે આ સહજાંગ સ્વામી બોલે છે આ માધ્યમ વિચાર કારણ કે માયા થી મુકાવું છે ભગવાન માં જોડાવું છે તો માયા કેવી અને પેલી ઓળખવી જોઈ જોઈ બધા સત્સંગી સત્સંગી એટલે શું સત નો સંગ કરે તત્સંગી ને ત્યારે સત ની સામુ કોણ સતને ઓળખે જયારે અસત ને જ ઓળખતો આ તો મારે તમારે ન બન્યો એટલે હું એને અસત કહું એટલે એનો ત્યાગ કરું આટલી ટૂંકી વાત શાસ્ત્રો ને મહાપુરુષો શું કહે છે એને લગભગ નો જોવે કોઈ ન જોવે એમાં મગભેદ ને પ્રપંચો આ બધા ખડા થાય છે અને એમાં જીવ પ્રાણી માત્ર કરી પોતાના જેવા મળતીયા પાંચ જણા પ્રમાણ લઈએ એટલે ઈવડા એ કહે બરાબર બીજો કહીએ બરાબર નહી માધ્યમ નથી માધ્યમ નથી એટલે આ બધા ભેદ સ્વામી લોજ માં સ્વામી હતા ચિંતામણી વાંચો માધ્યમ આવે આપણે મારણ તમારે હે એટલે તમે માનલો સ્વામી કે જોશીબેન બીજા ને રેતો હોય એવડો કહે બરાબર પછી ઘેરે ઘેરે ગુરુ થઈ ગયા ગુરુ અનેક થયા સિદ્ધાંત વિચાર કર્યો કે આ દેહ અહીંયા નથી મુકવો એ તો શિષ્યો ન જવા દીધે પણ દેહ મુકવા નહીં દે નાની વસ્તુ આ મારું કામ રસ્તા રખડી પડે એ બોલવું સાધારણ હશે આપણે એટલે બધા ભેળા થાય ભગવાન વરવા ભેડા પૂરા માઇને આપડે આ રીતે બીજું ચિત્ત ને મહત્વ ને અભેદપણે જાણવા અભેદ એટલે શું મહત્વ માં બરાબર છે બ્રહ્માંડ આખું કઈ ચિત્ત ને મહત્વ ને અભેદ થાય અને સ્વામિનારાયણ બોલે છે એટલે હશે હશ્ય હશે પણ આપણે એવા અસમર્થ થઈએ આવતા નથી ચિત્ત ને મહત્વ ને અભેદ બને જાણું. ઈ જો જાણવા શીખે ત્યારે છૂટું તો પડશે ને કારણ કે આખું બ્રહ્માંડ એમાં એ બ્રહ્માંડ ને ભેળું રહેવું છે કે ભગવાન ભેડું જો ભગવાન ભેરું રહેવું છે તો ચિત્ત થી છૂટું પડવું પડે આપડે ચિત્ત થી છૂટા પડી ચિંત બદલાયા શું આપણે કપડા બદલાયા પણ આ ઘર માં દુશ્મન ને કોઈ ની ઓળખો એ જ્યાંથી ઓળખે કેવી રીતે જાણવા જો સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે અને પ્રકાશ છે શું એમાં જગત છે ના નિર્વિકાર છે બોલો આ બધું શબ્દો ને હરકાોઠવ નિર્વિકાર છે તમે એક સારામાં સારી કળા કરી અને એક ચીજ બનાવી એને બાયવા દોરો છો મે અરે આવડે અમારા નાના સાધુઓ કઈ કઈક નઈ જા હું એ નાનો હતો તો મને યાદ છે ને રોટલા કરતા એમાં કહું કે બરાબર રોટલો જો હરખો ભૂલ્યો હોય સર ભાઈ સ્વામી જોવા મારો મજાની વાત છે ભાઈ અને છૂટો રહેતા શીખીએ પાછો પ્રકાશમાન આ બધું આપણા ચિત્ર ની હારે જોઈએ જોવા છતાં છૂટા રહેતા શીખો જાય તો નિર્વિકાર કેવાય જોશો ભાઈ છૂટું કેમ રેવું અગ્રી વાત છે એ માર્ગે જે ચાલ્યો નથી થતો અમારી ખોટ બે બાજુ દેખતો હોય આની ભાઈ દેખે જાત અને મહત્વ ને અભેદપણે જાણ્યા કેવાય પ્રકાશમાન છે સ્વચ્છ છે સ્વચ્છ તત્વ છે પછી દોડેલું પાણી થોડું થોડું આવશે પછી દોડેલું આવે પછી તો આ ગટરું થઈ જાય માળા કરો મનસી પૂજા કરો બધી ડરાયું થોડું દોડાયેલું એને દેખતા શીખવું જોઈએ દોડાયેલું છે દોડાયેલું છે ત્યાર પછી સ્વચ્છ થાય लाने देखे नहीं भूत मत इंद्रिओ अंत करण देवता प्राण ये सर्वे उत्पत्ति नी मूल्यू त्रिगुनात्मक ત્રણે ગુણ્યા માયા માયા ત્રિગુણાત્મક કીધી એમ આની ત્રિગુણાત્મક કીધા પણ માયા માન ફેલાતી પડ્યા છે આ ભાગા નીકળ્યો આ ભાગા નીકળ્યો આ ભાગા નીકળ્યો એમાં જ્યાં માયા ની વાત આવે ને પુરુષ પ્રકૃતિ ની અંદર શુદ્ધતા અત્યારે જે આપડે માનો કે આ પૃથ્વી છે આ પૃથ્વી શુદ્ધ પૃથ્વી નથી દોડાયેલી પૃથ્વી અને શુદ્ધ હોય તો આપડે દેખી ન છે દેખી ન અત્યારે અલગ અલગ ભાગ છે ને આવી જ આ રસ્તો છે એટલે આગળ વધવું હોય તો વધવાનું ગુણ કોઈ ક્યાંથી કાઢો જરાક આપણે કઈક કર્યું અને બીજા વખાણ માં મી ગયા માન આવી જાય એટલે પૂરું થઈ ગયા કોઈ તરત જ એને દેખાય હાજર હું જેવું તેવું જાણું છું કોઈ વખાણ કરે પૂરું જાણીશું થાય છે એમ જાણું પણ એ નાના થઈ જીવ પ્રાણી માત્ર ના એ અનાદિકાલના છોકરા હોય જીવ માં પડ્યું હવે એની કેટલી અહંકાર જે તે ગુણાત્મક છે ભૂત માત્ર ઇન્દ્રિયો અંતરણ દેવતા અને પ્રાણ એ શ્રી નું કારણ છે આપડે બેલાય એમ નું ત્યાં લગી નો હર તમારે દેવું હોય ને શાંત ઘોર અને વિમુર અહંકાર નું વિશેષ અહંકાર નું છે ત્રણે ના ધર્મો છે એનું મૂળ તત્વ જે છે ને એમાં જરાય કઈ હલચલ કે વિક્ષેપ છે જ નહીં કે માલીબા થી દુનિયામાં વિક્ષેપો જ છે બધા થયા બધા નથી થયા કોણ ભણાવે શાંત છો શાંતિ ન મેળવાય નરે શાંત જ હોય ને સ્વ છે એ આપણે આ જીવન જીવીય છે એમાં જોતા શીખવા જઈ તો આવડે આપણા જીવનમાં અભ્યાસ કરવો છો ને અનેતો કઈ વિધવાના સમજ હોય નહીં કઈ બધા પોતાના ચિત્ર તપાસવાનો રે છે અને એમાં અભ્યાસ થાય છે આ જંગલ માં રહેતા ઋષિ મને કોણ ભણાવતા આ મને આમ થયું આ મને આમ થયું આ બરાબર નહી આ બરાબર નહી એનો અભ્યાસ સ્વયં હોય છે એમાં સ્વયં કોણ અભ્યાસ કરે સ્વયં અભ્યાસ જાય સ્વયભ્યાસ તો આજે લગભગ આ યુગમાં નો હોય કારણ કે જે કરે અનુમાન મને આવડી ગયું હું આમ એટલે આપડે આપડી ક્રિયા માં ભૂલ ને દેજીએ કે માન દેખીએ એટલે એ કોઈ રીતે આપણે કરીએ આપણો માર્ગ છે આ દેખવાનો જો એ માર્ગે ન જાણીએ તો કઈ નો દેખાય